આપડા પોતાના જ દોષો બહુ મોટા મોટા પાર જેવા દેખાય નેખાય એટલે નથી દેખાતા એક લઈ આવશે બહુ ખરાબ દોષો દાદા દેખાય નહી મન ના આપણે જ્ઞાતા દ્રષ્ટા છે સારા વિચાર કરે ખરાબ વિચાર કરે સમજુ ને આપડે જ્ઞાતા દ્રષ્ટા જગ્યા બીજું વેરથી ગુલાબી ચલાવશે જ્ઞાની માણસ એમ રાગદ્વે જૂના જાય નવા બંધાય આપડે રાગદ્વે સારી થઈ જાય મારી આજ્ઞા પાસે આપી મારી આજ્ઞા નવા દોષ ના બંધાય રિલેટીયલ વ્યવસ્થિત ને એની જાગૃતિ મંદ રહે કપાસ આગળ થયો હોય પાણી નહી દાદા મારું જ્ઞાન કેટલેક આવ્યું દાદા ભોલી બેન પૂછે મારું જ્ઞાન કેટલેક આવ્યું એમ વધારે વધારે કરો શું ત્યારે ઉઠાય એ તો એનો નિકાલ તો થઈ ગયો એ તો આશા પૂછે કે શક્તિ એ કોઈ દેવી છે કે પછી આપણા ખાતરી થાય મારે ત્યાં બધું થશે એ શક્તિ માં વિશ્વાસ કોન્ફિડન્સ વિશ્વાસ વિશ્વાસ કે શું કેવાય शक्ति मनुष्य शक्ति मगे पे निर्बलता खसे પ્રકૃતિ પ્રકૃતિ કરીને બાજ માટે એમનું કામ અંદર માટે બીજા ભગવાન દાદા એ બધી શક્તિ આપડે પાર્વતી નો અવતાર સ્વામી એની મૂર્તિ આ પલાટી આવી છે નવ ફૂટ બાર નું વાતાવરણ પોઈજન જ છે વાતાવરણ હોય એટલે પોઈજન હડે નહી આત્મા આત્મા લક્ષ્મણ રહ્યા કરે દાદા હું મરી જવાનું છે એવું જાણે છે હા મરવાનું છે ત્યાગી ને હું માનતા એટલે ભય લાગતો હતો એ પેકિંગ એ ઓમામની ને ટેકિંગ પેકિંગ કમેટીના બારી મુકવાનું છે હા હવે અમરપતયાત્રા થઈ ગયા ટેકિંગ પેકિંગ સુનો ભાઈ બસ ના લેલેટ યોર પેકિંગ મટીરિયલ સીવન સેમ रियल રીઅલી ઇઝ ધ સેમ ઓલ ધીસ રિલેટિવ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ એડજસ્ટ All these related or temporary adjustments and we are permanent. I want to ask you a very deep question. I think what is working? When there is no mind, everything you see in this world, everything is only because of the mind. <coughs> oh, no, મનોનાસ વનસ માઇન્સ ઓર ધેર ઇઝ નો વર્ક વટ યુ સી હિયર વિ કમ કાકાની બીયો કે કે તા મેન કન્ફર્મ અને આમને કેવું વોટ ઇસ યાર અમે વોટ ઇસ ટાઈમ ઇન ધ હેડ તો ઓલા ઓલા ટાટ મે ના પ્રગાસે વર્લ્ડ WLD સંભાળે શું ટાઈમ આર્નિંગ ડોગન લાગે કે કઈ નથી આપણે એટલા તો કે મોનન સકતી છે કરક્ટ આપણે વાત કરીએ તો વિથઆઉટ માઇન્ડ ઇન ધ વર્લ્ડ ઓફ ફાઇ એ અવિનાશી હોય તત્વ કેવાય અવિનાશી છે છે એટલે આ હરીસર ખરો ને ત્યારે આપડે કશું કહીએ નઈ તો એમાં આમ આપડે કેરી ધરી કેરી નહી દેખાય છે ધરતી પર જન્મ લીધો લો એ લોકો દેવ છે કે ભગવાન છે કૃષ્ણ ભગવાન પૂર્ણ પૂર્ણ દશા થાય એમ ના ભગવાન કે છે વધતો વધતો વધતો જયારે પૂર્ણ તા પહોંચે છે પ્રગટ થાય તો ભગવાન ને દાદા કૃષ્ણ ભગવાન એ જન્મ લીધેલો રામે જન્મ લીધેલો એની ઈચ્છા હતી મારે કીકત નું કલ્યાણ કરું છું તે પૂરી થઈ મોક્ષ નથી રામે એવી કઈ ઈચ્છા નથી રામ તો મારે મોક્ષે જવું છે અમને જો નક્કી હોત મારી કૃષ્ણ એકલા નહી જતા કૃષ્ણ ના માં દેવકી હું જાય છે તીર્થન કરાય છે અને એમનો બ્રધર સાંભળું કુટુંબ સામળું કુટુંબે નવસારી થી માયો એક માયો એક માયો એક જ આવે તો નવસારી અને વેરાવળ એક જ ગણાય છે રેલવે આ બાજુ વિરાવળ નોટ પોરબંદર નું નહીં વિરાવ વેરાવળ નવસારી ની બાજુ નવસારી ગણો તો ચાલો ગયેલા છે શંકર અને મહાદેવ એ બે માં કઈ તફાવત શંકર અને મહાદેવ મહાદેવજી કલ્પના મહાદેવજી શંકર સાચી मा गया म गाड़ी आपने से पा गाड़ी अंदर जो અત્યારે કૃષ્ણ ભગવાન કઈ જગ્યાએ છે શું કામ કરે આશાબેન પૂછે મારા કામ નથી સારી જગ્યાએ સારી જગ્યાએ નવી જતી બેસા બઉ આનંદ થયો તમને મળીને તમને મળીને બહુ આનંદ થયો પ્રથમ વાર જોયો આવું અમને ક્યાં મળે આવું આ દેશ માં ક્યાં મળે તમારા દર્શન કરવાના બહુ મોટી દાદા ના શબ્દો યાદ આવ્યા કે તું એમાં બીજું બહાર નું કશું પૂતગલ જોઈશ નઈ પણ એને શુદ્ધ પ્યોર સોલ જોજે એ મને એક્ઝેક્ટ એ દર્શન થયા પ્યોર સોલ ઘ આવે કે જીવ જંતુ આવે એ બધા ને પણ મુક્તિ કરી આપે અને જ્ઞાની એટલા જ કરી આપે ભગવાન ગોડ ના કરી શકે ભગવાન <laughs> See, because too many saints the most walked oh. in that country How many percent Timuruckle are there? Nick Unavinsky is the samearians first The second First In 1982 Inえ 2nd The first thing I saw, everyone else Ahahahahaha I deliberately had dating બઉ બધી આ બધી બહુ ચીકણી ચીકણી ભગવાન ખરું ને ભગવાન ને ટોપી પહેરાવી દેવો છે ને પહેરાવી ભગવાન ને ટોપી પહેરાવી દેવા છો તમે એમ કે અમે તો તમારી આગળ બાળક જેવાય એટલે એટલે જ મેં તો ટોકરી કે ચલાવતું છું એમના તો બઉ દોષ બેન વિનય ધર્મ છે કે લો લો આપડે તો લો કયો કે નો લો પણ પરમ વિનય એ ધર્મ શું કયું સુરત માં છે કાયમ ના માટે કાયમ ના માટે તમારું મુકામ વડોદરા રહેવાનો બહુ ટાઈમ થાય મળે ને અમદાવાદ માં હોઈએ સુરત માં હોય નવસારી હોય વલસાડ હોય મુંબઈ હોય અમેરિકા માં હોય શારી એક જગ્યા એ ના હોય જ્ઞાની દાદા જય સશિદ રમેશભાઈ એવું નથી જે દેખાય છે જાણવા જેવું છે God has not created this way. My mind has created it. God is created correct by Christian's viewpoint, by Indian's viewpoint, by Muslim's viewpoint, not by facts. So, what do you say? Bara barche. વધારે ખરાબ થવાનું આખી દુનિયા નું ત્રાવી ખરાબ થયા કરવાનું દાવેદાર પણ હિન્દુસ્તાન બે હાજર પાંચ માં ખબર ના પડે લોકો જાણે કે આ બધું બગડી રહ્યું છે એવું લાગ્યું એમની દ્રષ્ટિ જુદી ને અમારી દ્રષ્ટિ જુદી એમની ડિસ્ટ્રિક્ટ બે ત્રણ માં શરૂ થઈ જશે થોડા વખત ચોરાણ ને ચાર સાલ વિચાર છે આ બધું ને કેમ દુનિયા જતા રહ્યા ઓછું જોડવાનું છે અમેરિકા સામાન લઈ અને આપડે અમેરિકા પણ નઈક પાડોશી એકલો જ ઇનામ આપે આપડે આપે એટલે ભડકા નથી હે જે બેઠો મને કાગળ લખી લખે છે ઊંઘ ના આવતી ઊંઘ નહી આવતી ઊંઘ આવે છે ને રાતે નઈ ભડક રાખશો જ નઈ અમે તમને આશીર્વાદ આપીશું ભડક રાખવાનું શું છે छोकरा खास विचारिका संस्कार सारी रीतेचारो तेरे ऊंगती पैसा कमाए चाइला जाओ पैसा लिमिट नहीं होती लिमिट क पैसा कमा तता रही है पैसा तो कोई लिमिट होती नहीं तो तब कई लिमिट बताओ कि पैसा लैला लिमिट ना पैसा ले है न हमें रही है। थे। पैसा लें जता रहिए पैसा अमुक लिमिट आप बताड़ो कि लिमिट था अमे पैसा लैने इंडिया जता है। એવું પૈસા હિન્દુસ્તાન માં આપડે ધંધો રોજગાર બેંક જ ધીરે એટલે સાથે રાખવું બિઝનેસ તો કરવો પડે ને તમારે ખર્ચો કાઢવો પડે બસ છોકરા બઉ સારો થાય છોકરા ઘણા નહીં આ દેશ માં બધા ને પ્રશ્ન રેવાનો પૈસા ડોલર મળવાના પણ છોકરા જ ગુમાવાના મારી પાસે કેટલા છોકરા નિયમ લીધો ને તે નથી ખાતા મારી પાસે ત્યાં છે જ્ઞાની પુરુષ નો આશીર્વાદ લઈ લે તો આ પ્રશ્ન રહેતો નથી કે બધા બધાના કર્મ લખેલો ના હોય શું કાયદો નથી બગડવાનું જ સાધન સારા સંસ્કાર માં જવું જોઈએ શું કહ્યું તો ઠીક છે ના જવાય તો હરકતે નહી રાખવાની જે બન્યું એ કરે ભૂલી બેન કેસાર માં પણ રેવાનું ને ભૂલીબેન પૂછે છે કે આપડે સંસાર માં પણ રેવાનું ને સુધરેલું કે છે મા બાપ એ સુધરેલો જોઈ નથી ટેબલ ઉપર આમ રે પીતા હોય કે પીસ નઈ પછી એમાં કલા બંને બધું સુખી જાય સારું છે બધું કેવી રીતે જ્ઞાની ને મળે છે એમને શું પુલ્ય કર્યા હશે કે જેથી જ્ઞાની ને મળે બે પ્રકાર પ્રકાર કા ફા દો પ્રકાર કા ફા તો હૈસા મર ભૌતિક સૂચી જો બહુ મ મકાન બંગલા ગાડીઓ બહુ મીન પૂર્ણ એક જાણે રસ્તા ડાઉનફોલ સાઇન હૈ બહુ સુખ મિલે સુખ ઘર કાઢે લોટ જાય ખલાસ હોયગા પુણ્યનુબંધી પુણ્ય પુણ્યુબંધી પુનઃ તો ખાતા પીતા ગાડી ઉપર ફ્રીચર કેન્દે પુણ્યાનુબંધી પુણ્ય બોલતા ગામ આવ્યા હતા ત્યારે ગરીબ પૈસાદાર બધા દાદા ના દર્શને આવ્યા હતા ત્યાં જમ્યા હતા તો તે ગરીબો ના પણ પુણ્ય તો ખરા ને આગે તો ભેગા ભેગા હોતા પારસ વાળા ભી નહી ભેગા થઈ લેબર લેબર ભેગા નહીં હોતે અને પછી નાખે લાવો બીજી અધોગી જતા પાપ અનુબંધ પુન હૈ પુન કા ભોગતા હૈ પાપ બાંધતા હૈ જો પુણ્ય એસ હૈ પુણ્ય કા ભોગતા હોય નયા પુણ્ય હૈ જ્ઞાની પુરુષ મિલે તો સંત પુરુષ અચ્છા મિલે તો ભી તો મોક્ષ ચાહી તો રૂપ મે મોક્ષ માટે પોતાના સ્વરૂપ માં આવવું પડે ને પોતાના સ્વરૂપ માં આવવું પડે મોક્ષ માટે તો ક્રેડિટ હોય તો દેવગતિ માં જ પડતા દેવગતિ માં જતા ડેબિટ ના હો જાવે મોક્ષ માં ચાલે જતા और हम हम कर्ता पद बंद करता है उससे कैश डेबिट नहीं होता है बन हाँ मैं करता है इससे कैश डेबिट बंद हो जाता है और मुक्ति में जाने का एक दो अवतार में अभी से मुक्ति हो जाती है कि दुख दुख सब खलास हो जाता है चिंता उपाधि दुख सब खलास जाता है આપડે મનુષ્ય ચકલી એક મોક્ષ મનુષ્ય ના મળે દેવ લોકો ને ના મળે ને નઈ મળે દેવ લોકો મનુષ્ય માં ફરી આવે તો જ મળે